માય નહીં બીજ કીર્તિભાઈ નોટ આઈ જાય નાની પુરુષ બતાવે એનો અનુભવ કરાવે ત્યારે બિલીફ બદલાય રોંગ રોંગ બિલીફ માંથી હું કીર્તિભાઈ ફર્સ્ટ રોંગ બિલીફ આમ આમ આનો ભાઈ થવું આનો મામો થવું અને કાકો છું આમ છું એન્જિનિયર છું કોન્ટ્રાક્ટર છું બધા રોંગ બિલીફો બેઠું કેટલી બેઠી આનો મામો થયું કાકો થયું કેટલી આટલી બધી આવું તમને કરી આપીશ સાચો રસ્તો ક્યાંથી સુજે નીકળવું જે મુક્ત પુરુષ હોય તે બીજાને બંધાયેલા બંધન વાળા છુટો કરી શકે બંધાયેલો બીજા કોઈને છૂટો કરી શકે નહીં કોણ કોને છોડો કરી શકે તેને કટ ઓફ કરીએ કાઢી બાકી લાખ અવતાર સુધી તમે છે ક્રોધમાન માં આવેલો કાઢો ને એક આટલું છે ક્રોધ ઘટશે ને કાઢ્યું કે જેનામાં સેત પણ બુદ્ધિ ના હોય એમના મુક્ત પુરુષ કહેવાય શું કેવાય જરા બુદ્ધિ ના ના હોય એનું નામ મુક્ત પુરુષ કહેવાય શું ના હોય તો બુદ્ધિવાળ બધા હરિભાઈ ચાલી જ છે ને પેલા કરતો હરિભાઈ જાય ને તારે એવું બોલે બુદ્ધું થાય એટલે મુક્ત પુરુષ ના બુદ્ધિ ના હોય એમ પણ કહેવામાં આવે છે કે મનની ક્રિયાઓનું નિરીક્ષણ કરતા હોય મન શાંત રહી જાય હવે આ હકીકતે કેટલું સાજવું છે આવે છે કરતા કરો જોઈએ જ્ઞાન થાય ને તો આત્મ જ્ઞાન થાય ત્યારે નિરીક્ષણ થાય નિરીક્ષણ થઈ શકે પાંચ કલાક અડધો કલાક કરે તાત્કાલિક કલાક કરે બઉ રહી શકે નહીં વધારે એટલો વખત ટાળ્યું પાસે બેસીએ એટલ વખત ટાળ્યું રહે તેથી ઉભા થાય તેના તે દર્શાવો એટલે માર્ગ જ ના ભાઈ આ તો આપડે આ સ્થિર થવાનું એટલે લક્ષી ના પડી એટલા માટે લોકો બહે રાખે જગ્યા આમ ચડ ઉતર કર્યા કરો કે શું કસરત કરાવ બુદ્ધિ શું કહે બુદ્ધિ કસરત કરાવે જેમ જેમ આપડા સ્કૂલ નંબર નો પહેલો નંબર માસ હોય છોકરો આપ્યો તમને કહું કે જે પ્રકાશ હોય ત્યારે બુદ્ધિ કહેવાય પ્રકાશ અને ડિરેક્ટ પ્રકાશ જ્ઞાન કેવાય હિન્ડિયર પ્રકાશ નો પ્રકાશ થાય અને હરીસા નો પ્રકાશ અને હરીસા પર આત્મા નો પ્રકાશ આત્મા સ્વપર પ્રકાશક છે આત્માનો પ્રકાશ ઇગોઇઝના મીડિયમ થી બહાર નીકળ્યા છે એ બધી બુદ્ધિ છે શું છે જે જાણું જે જ્ઞાન આખા જગતનું જ્ઞાન જાણતો હોય પણ અહંકાર સહિત જાણતો હોય તો એ બુદ્ધિ કહેવાય એનું જ્ઞાન સમજાય બુદ્ધિ અને જ્ઞાન ની આ ડિફરન્સ આપે કયું તો પ્રથમ જે મુક્ત પુરુષ હશે એ તો પોતાની મેળે જાણ કે પેદા થયો હશે ને સૌ પ્રથમ જે મુક્ત પુરુષ હશે અને પેલો છે પેલો છે માળા હોય ને મારા પ્રથમ કોણ કોણ ખબર પડે તો આમથી બિલું ફો બની પડી જઈએ થોડી ઘણી શાંતિ રહે એનો અર્થ નઈ મીનિંગલેસ એ તો જયારે ગારો ભરે ત્યારે ખબર પડે કે ધ્યાન માં ગઈ ને વાત કરી ત્યારે પડે કે ક્યાં ગયું તમારી શાંતિ એટલે શાંતિ દેખાય છે અને હવે જેલમાં જ્ઞાની પુરુષ પાસે આવે જેલમાં શાંતિ જાય ને પોતાને જ એવું કર્યું હતું મારો ધંધો કોન્ટ્રાક્ટરો છે તે એક કારીગરી એડવાન્સ પૈસા લઈ ગયેલો લુહાર અને પછી આવે નઈ કામ પર એટલે પેલા મેં અથિયાર ના આપ્યો આપણને ખબર નહિ શું કાયદેસર ગુના છે તો એટલે પછી એના છતાં પોલીસ પોલીસ કોર્ટ નોંધાયું મારા અત્યાર સુધી ગયા છે એટલે પછી સુશુ ચોરી ગયા છે લખાયેલું ત્યાર બાકી હકીકત કરજો કોર્ટમાં પૂરા આપજો હા તમે ચોરીનો ગુનો કર્યો એટલે એ એમના હિસાબમાં હોય કે કોન્ટ્રાક્ટર છે એટલે તમે પાંચ છ હજાર રૂપિયા મળી જશે એમને પાછું જોઈતું જ ને બકરોસ ફરતા હોય બકરો આવડ મોટો કર્યો આ કઈક ના અમારી અમારી પાસેમાં ગુનો થયેલો છે મારે તમે કોઈ આટપો તો સુધી જગ્યો કઈ એટલે ગુજરાત નાખ્યો બધું મને કે પછી હું તો જમતો હતો જમ્યા પછી થોડું મળું થયું હડતું પેલા એમને પોલીસ ચાલો સાપ બોલાવે ચાલુ જમવાનું થોડું મળ્યું કાયદા રથ બંધ માણસ છે માણસ ને ના જવું હોય તો મારતા પેલા જ ચાલુ જોઈએ નઈ તો મારું પડે પાછું ગાયો હોય એટલો શું કહ્યું માણસ ને બસો રૂપિયા અત્યાર પાછળ આપી દો એક મારે છે અને આ પોલીસ વાળા વાસ્યા શું શું કર્યું કે પાંચ હજાર રૂપિયા હાથે રાખે કશું ભલે એવું લાગતું નથી આ મહેનત આપવાની વાત કરતા નથી માટે આ કોઈ પ્રધાન મોટા પ્રધાન વાળો માણસ લાગે છે માટે તું નામ ના દેશ નહીં મને ચા પીવાયો મોટા પ્રધાન ભગવાન એટલે વસ્તરે શું થાય અમે ભગવાન નથી પટેલ છે જ્ઞાની પુરુષ છે ભગવાન તો પ્રગટ થયા છે ભગવાન મહા હોય શકે નહીં મહાશિવ ભગવાન હોય શકે જોખમ છે તે છે ભગવાન એક કલાક થવું એ જો મહા જોખમ છે પછી જોખમ પર જેને કરવું હોય તેને ના અમે જોખમ ના લઈએ અમે તો જ્ઞાની પુરુષ છે તે છે ભગવાન હોય શકતો હશે કર્યું તો સત્યુ માં શકે તે મહાવીર દેવા થયા અને કૃષ્ણ ભગવાન કહેવાય કે ભગવાન ને તમને ધોલો મારે ગાળો દે મારી નાખે કપડો કાઢી દે બુવાળા જી માત્ર ઇમોશનલ થાય શું થાય બુદ્ધિ વાળા ઇમોશનલ થાય કે ના થાય ગાડી મોશન માં રહે છે ઇમોશનલ થાય શું થાય મોશન માં જાય છે ઇમોશનલ થઈ જાય શું થાય આઉટ ઓફ મોશન થઈ જાય આ દીવા મોશન માં ફરી અને કેટલી જીવાત મરી જાય એટલે ચોપડી ફરતો હોય ફર્યા કરતો દીઘલ કે ચોપડવું જ ના પડે ભગવાન ને જે કાર્ય કરવાની ઈચ્છા છે તે મુક્ત પુરુષ વગર થઈ શકે નહીં કારણ ભગવાન બોલવાની શક્તિ નથી ચાલવાની શક્તિ નથી આજીવાત માં ભૌતિક સુખો ઇમોશનલ થાય માનતા હોય કોઈ કજુ કરતું નથી ભગવાન ભગવાન કેવો ગૌરવ નથી આવ્યો બધું કરવા શ્રદ્ધા રાખો એ શ્રદ્ધા તૂટે ને ફળે તમારી શું કરવું તમારી ફળ ભગવાન કેશું કરતો નથી ભગવાન કૃપા થાય જીવતા ભગવાન હોય તો કૃપા થાય કૃપા એને રાજી કરો તો કૃપા થાય એને રાજી કરવા માટે આટલી ચીજ ના જોઈએ લક્ષ્મી બિલકુલ જોઈએ સ્ત્રીને સ્ત્રી બિલકુલ રહી ના થતી સ્ત્રીનો વિચાર પણ ના લક્ષ્મી અને સ્ત્રી ના હોય કોઈ ના કોઈ પણ જાતના ભીખ ના હોય તારે ત્યાં હતા ભગવાન ભીખારા માણસ હોય ભગવાન કઈ પણ જાતની ભીખ છે માન કીર્તિ ની કઈ ત્રીજ ભગવાન કહેવાય સમાધિ હોય આ સુરેશ જાની સમાધિ પામ્યા છે સમાધિ જતી નથી તમારી પાસે જે સમાધિ પામ્યા છે સમાધિ જતી નથી અને ધીમે ધીમે માર મારે તો અમદાવાદ સવાર ચંદુભાઈ શાહ સાથે प्रेरणा अखिल भारतवार भारत प्राणी बचा ने बचावा संघ है हम इमने प्रश्न उभो थे आ कार्य मेरे चालू राखू आ कार्य मेरे चालू राखू के पीछी માણસ ને પ્રગતિયા ની જરૂર નથી પ્રગતિયા છૂટો જ થઈ જાય એટલે આકાર પ્રાપ્ત કરવા માટે ચાલુ રાખવું અત્યારે અત્યારે અત્યારે જે સ્થિતિ છે દેશ એ હિસાબે ચાલુ રાખવું પ્રાપ્ત કર આપડે ન હોય જ્યા ગોઠવેલી ક્રિયા હોય ને વિકલ્પી ક્રિયા કહેવાય બધી અહંકારી છે મહારાજ અહંકાર થી કહ્યું રામજી મહારાજ અને તમે અહંકાર માટે અહંકાર કરવો શુદ્ધ માર્ગ કે ભગવાન આત્મા નો માર્ગ હોય તો આ પણ આ પણ છૂટ્યા તો કરવા ના થાય કઈ નઈ ચાલવા ચાલો એ આત્મા વિચાર આ ચાલે છૂટી જાય જરૂરિયાત હોય દેહ ની જરૂરિયાત સંસાર માં જેટલું હોય મોકલી ઉતાવળ હોય તો આત્મા આપણને ત્યાં સુધી આ સંતો આપણને જ્યાં બેસાડી રાખે ત્યાં બેસી બેસી જવાનું જે કર્યા કરવાનું એનાથી લક્ષી ના પડાય શું થાય જે પદ પ્રાપ્ત થાય લક્ષી ના જાય મુક્ત પુરુષો મુક્તિ મુક્તિ થાય ગમે છે કે चाले थे। आ दुनिया में आटा बदा अनिष्टो चा अनिष्टो नो सारा मन से बहार आई प्रतिकार करव जो नहीं तो पे अनिष्ट बहुत अनिष्टो प्रतिकार करो, जो ने ने प्रतिकार करो जो जो सारा मनसो बनिष्ट प्रतिकार कर हिंदुस्तान आ रही वर्तना पुष्कर सारा माल खसी गया बता गया बता ंगठन उठ संगठन थे खो एमनेसान जो અને બે હાજર પાંચ માં વર્ગ નું કેન્દ્ર થઈ જશે આ તો તમે નિમિત્ત જે કરતા હોય બંધાય તમને ભૌતિક સુગ નું હોય તો એમાં પાપા તો બંધ બંધાય બાકી તો જે શુદ્ધ હોય એમાં પાપ બંધાવું છે જ નહીં હા પાપા નું અનુબંધ ખરાબ નથી ને પાછો એટલે એ તો છે એ પોતાનું શું જોડવાનું જોડવાનું કેમ લાગે છે એ વાતો છે આ ચારે કસાઓને કાપવા જોઈએ પાંચ વિશ્વ ઓછા કરવા જોઈએ તો એના બધા સિદ્ધાંતો પાકે જ બધા प्रयत्न करवोए करते लफम छूटा तो मारूँ केवे आत वर्ष ने एक हिंदुस्तान है आशा राखी कहूर पांच मविष्यवाणी कई साची बात है सात है पुरसार्थ करवा नहीं पड़ा कहूर पांच केंद्रीय तो करवे कि नहीं सारा खोटा जुआ नही हम ए संगठन उभ कर सारा मानसो त्या तो प्रदेश कोशिश करे जो लोग धर्म नो संस्कार देश में सारा पाड़ी सके शांति क्या बैठा કોઈ માણસે તમે જેમ સુધારો છો એમ ના સુધરેલા કોઈ જગ્યાએ જોવામાં આવેલા જ છે બધા આપડે સુધરેલા જ છે આ બધા સુધરેલા જ છે આપડે પાસે જે ફરજ છે એ સત્સંગ છે પછી સુધારા માટે નીકળ્યા છીએ બધા માણસો કેવા હોય સુધારનારા ચોખા હોય બરાબર ચોખ્ખા હોય ચોખ્ખા બીજું એમને માર ખાવાનો શોખ હોય આપણા જેવા પવિત્ર માણસ હોય એ લોકો આ રીત ના આ રીત પાછળ પાછળતા જૂટે આ એની ગૃહા થી આત્મા નું કલ્યાણ સરસ છે મહિના નહી બે દિવસે એક માણસ થી આવ્યો હતો અને તેને લગ્ન માટે છે તે જાહેર ખબર આપેલી અમારી પાસે ગ્રીન કાર્ડ છે લોકો છોકરીઓ દેખાડ્યા માર્યા નાપાસન દેખાય છોકરી દેખારી જ દીધે તું કે આજ જગ્યા એવું ના મંગ ત કાઢવું પડે કરવી પડે એ ના બને તમામ તમામ જીવો જોડે મૈત્રી ભાવ કર્યા સિવાય પત્તો ખાય નથી હા તો તમામ જોડે મૈત્રી કર્યા તમામ જોડે મૈત્રી દાદા બાબા નહીં આ તો જ્ઞાની પુરુષ છે આખા વર્ગના પ્રશ્નો સમાધાન કરી આપે જ્ઞાની પુરુષ કોને કેવાય જેના બુદ્ધિ નો ના હોય તે બુદ્ધિ નો ના હોય એ શું કેવાય આ બુદ્ધિ હોય તો બુદ્ધિ જ્ઞાની દેશ તમામ શાસ્ત્ર નું પૂછાય ગમે તે ગમે તે મહારાજે પૂછેલું રામદ્રજી એ પૂછેલું એના પુસ્તકો વાંચે જ છે આવું જઈ તો શાસ્ત્ર શાસ્ત્ર ને નબળીઓ ના હોય ક્રોધમાં પ્રગટ થયેલા પ્રગટ કેવા થયું પ્રગટ હવે એને સિદ્ધ હું ઓળખું મારા દોષ એ દેખાડે છે જગત ને નુકસાન કરતા નથી જે કેવળ જ્ઞાન ને માટે બાધક છે એવા ને એમને દેખાડે છે જગત ને નુકસાનકારક છે નહીં દેહારી પરમાત્મા છે પણ ભગવાન પ્રગટ થી કહેવા છે એને આ લોકો દાદા ભગવાન કે છે મને ક્યાં મને ભગવાન કેમ ભગવાન નમસ્કાર કરવી રીતે દાદા ભગવાન નામ જો દાદા ભગવાન થાય એમનું રૂબ આપડે કીર્તન કરતી ગઈ મળે ના મળે એવું દવાખાના માં લોકો મારે જોયેલા હોય તે બોલે છે આજનો બોલજો એટલે जय नमः नमो वज्राय नमः नमो ए तमो धाउन् नमः नमो ए अवसाव नमः नमो अरिहंताणं नमो अरिहंताणं नमो इब्दानं नमो इब्दानं नमो वायरियाणं नमो वायरियाणं नमो वज्जायणं नमो namo namo namo devaya namo namo aryanta namo aryanta namo siddh daran namo siddh daran namo vayariya namo vayariya namo vatsaya दे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय મંત્ર બોલાયે છે નમસ્કાર મંત્ર છે નૌકાર મંત્ર એ સંય મંત્ર છે કેવો છે એટલે જોડે વ્યવહાર ના હોય એ માણસો એટલે બધા મંત્રો બોલજો જેટલા છે નિષ્પક્ષપાતી હોવાથી ભગવાન પક્ષપાતી હોય નિષ્પક્ષપાતી હોય હા ત્યાં મિત્રા બઉ નિષ્પક્ષપાતી હતા થયું તેને લઈને આ નુકસાન થઈ ગયું છે તમને કેમ લાગે ભૂલ મંત્ર હોય મંત્ર માં ભૂલ ના હોય મંત્ર માં ભૂલ ના હોય પણ હોય છે નમો ઉપાસ જાય ભગવાન આરી આરી આમાં આદિ ભગવાન કો કોય બધા ના વૈક કો હોય નમઃ સિદ્ધાંત દેવરાજ દેવ દે નમો અરિહંતાન દેખો તીસન કરો તીસન કરો પાન પાન અનંત ચોયસી થી થઈ ગયા એ બધા અનંત ચોયસી થઈ ગયા એ બધા ના ભાઈ એ તો બધા થી થઈ ગયા હા ભગવાન આ ભાઈજી જે થઈ વર્તમાનમાં ખરા વિરમાન વિશે વર્તમાનમાં 20 વિરમાન ખરા ને ન ફરે જરૂરિયાત છે આપડે મંત્ર ફરે મંત્ર ફરે નઈ એ કેટલાક લોકો આ જાણતા નહીં હોવાથી આપડા એટલા બધા હેલ્પફુલ છે જેટલા બંધાય करे आ, मैं तो था था। से ना है हमने?" में से लगभग पंद्रह पचीस 20-25 એમનું ચોમાસું સાબરમતી નહી ગમ કોઈ વસ્તુ નથી થાય શું જો આમાં બેસી જાય તો ઉત્તમ વાત થઈ ગઈ તો બેસાય નઈ તો પછી આ બેસાઇ પેલું થાય કઈ થાય નહીં નવી વસ્તુ એવી કલમ છે કે જે બોલો અને વિચાર કરો એટલે એ શાંત થઈ ગયો ખતમ મામલો થઈ ગયો એ તો મુખો પહોંચી ગયો છે શક્તિ એની ગણી છે અને આનો અમલ કરવો પડે ને કરીએ તો કામ બેડો પાર થઈ જવું છે ઓછા કરવું નતો નથી કામ એવું છે કે જેમાં આનો સહેજ આપડે પડઘવું પડે એટલે કલે શું છે મારો પાંચ વાગે વીસ હજાર તૈયાર કર્યા છે કરવાના છે એ રીતે હિંસા બંધ કરાય નહી એમનું મન ફેરવવાનું જુદી કોમ છે ઈસાઈ જોઈએ મિયા જુદા મિયા નું જુદા મિયા જુદા રીણ ના રાખજો છે પાર્ટી જડે સામે આત્મા વાંધો નથી આપણને આજે વિસ્તાર